જન્મથી કોઈ જીવ પતિ નથી અને જન્મથી કોઈ જીવ પત્ની પણ નથી સંસારનો સંબંધ માનેલો છે જીવ જન્મથી ભગવાનનો છે જીવ કોઈ સ્ત્રીનો થઈ શકે નહીં જીવ કોઈ પુરુષનો થઈ શકે નહીં મર્યા પછી કોઈ પતિ નથી ને નથી જન્મથી કોઈ પતિ નથી ને નથી જન્મથી જીવ ઈશ્વરનો છે અને મર્યા પછી પણ જીવ ઈશ્વરનો જ રહે છે જીવ ઈશ્વરનો અંશ છે ઈશ્વરનો અંશ હોવા છતાં જીવ સ્વરૂપને ભૂદી ગયો એવું સમજવા લાગ્યો હું જગતનો છું સ્ત્રીનો છું પુરુષનો જીવ તો ભગવાનનો અંશ ભગવાનથી અલગ તે દુઃખી થયો છે દુઃખની સમાપ્તિ ત્યારે થશે ભગવાનનો અંશ જીવ જ્યારે ભગવાનના ચરણે જાય પ્રભુએ આ સંસારમાં જાણીને દુઃખ રાખ્યું છે એક દિવસ એવો હતો આપણે બધા ભગવાનના ચરણમાં આનંદમાં આ જીવ જેવી ભૂલ થઈ એણે ભગવાનને કહ્યું તમારી પાસે રહેવું નથી જગત જોવું છે મારે થોડું ફરવું છે જીવ ભગવાનને છોડીને જગતમાં ફરવા જાય છે ભગવાનને પણ ગમ્યું નહીં તું મને છોડીને જાય છે તને એટલું જ કહું છું તું જ્યાં સુધી મારી પાસે ન આવે ત્યાં સુધી તને શાંતિ મળશે નહીં તું મોટો રાજા થાય કે સ્વર્ગનો દેવ થાય તને સુખ મળશે યાદ રાખજે દુઃખ ભોગવવું જ પડશે જીવ જ્યાં ભગવાનના ચરણે જતો નથી પરમાત્માને મળતો નથી ત્યાં સુધી દુઃખનો અંત આવતો નથી જીવ ઈશ્વર નો છે ઈશ્વરથી અલગ થયો તેથી દુઃખી થયો કેટલાક લોકો પ્રશ્ન પૂછે છે આજીવ ઈશ્વરથી અલગ કેમ થયો કેવી રીતે અલગ થયો ક્યારથી અલગ થયો કેટલાક પ્રશ્નો એવા હોય છે ભગવાનની ભક્તિ કરવાથી ભગવાનનું સ્મરણ કરવાથી ભગવાન હૃદયમાં આવે છે અને ભગવાન સમજાવે છે ત્યારે જ બુદ્ધિ કબૂલ કરે કોઈ માનવ સમજાવે તેથી બુદ્ધિ કબૂલ કરતી નથી આ પ્રશ્ન થોડો એવો છે જી ઈશ્વરથી અલગ કેમ થયો કેવી રીતે થયો ક્યારથી થયો કંઈક ભૂલ થઈ રોગ થયા પછી મને રોગ કેમ થયો કેવી રીતે થયો એ વિચારમાં સમય ગુમાવે તો રોગ વધી જશે રોગ થયા પછી રોગ કેમ થયો કેવી રીતે થયો વિચાર કરવાનો નહીં રોગ થયા પછી પથ્ય સાથે દવા લેવાની જીવાત્માને મોટો રોગ થયો છે શ્રી કૃષ્ણનો વિયોગ એ મોટો રોગ છે જે વિશ્વથી અલગ થયો હું ભગવાનનો અવસ એક ભાઈ કપડાની બહુ કાળજી રાખતા મારા કપડા જરાય બગડે નહીં એક થયું ઘરમાં આવ્યા પછી એને જોયું ભૂત્યુ અને દાવો લાગ્યો વિચાર કરવા લાગ્યા ડાગો કેમ લાગ્યો ક્યાં લાગ્યો કેવી રીતે લાગ્યો વિચાર કરવાથી ડાગો જશે એક એક ના ઘેર વૃક્ષમાં હું તમારા ત્યાં મળવા આવ્યો ત્યારે આ એક સજ્જને ગયો મારા ઘેર લાગ્યો કે બીજા કું ઠાણે લાગ્યો હોય ડાઘો છે સાબુ લગાડો જોઈ નાખો ઈશ્વરનો વિયોગ કેમ થયો કેવી રીતે થયો બહુ વિચાર ન કરો કંઈક ભૂલ થઈ છે અને તેથી વિશ્વથી અલગ થયો હું ભગવાનનો અંશ છું મારે ભગવાનમાં ચરણે જવું છે હું ભગવાનનો છું હું કોઈ સ્ત્રીનો નથી હું કોઈ પુરુષનો નથી હું પરમાત્મા અંતકાલમાં મૃત્યુની શય્યામાં બધાને જ્ઞાન થાય છે હું સ્ત્રીનો નથી હું પુરુષનો નથી જેને હું માનતો હતો આ મારો છે તો મારી સાથે આવવાનો નથી એકલો જવાનું અંતકાળમાં જ્ઞાન થાય તેથી બહુ લાભ નથી આજથી જ્ઞાની થઈને હું ભગવાનનો છું ભગવાન જ મારા કોઈ સ્ત્રી મારી નથી કોઈ પુરુષ મારો નથી ઘરમાં જઈને એવું બોલશો નહીં કે આજથી તમે મારા નથી આવું બોલશો તો ઘરમાં ઝઘડો ઉભો થશે આવું બોલવાનું નથી સમજવાનું ઘરના લોકો સાથે બહારથી પ્રેમ બતાવજો અંદરથી પ્રેમ પરમાત્મા સાથે હું ભગવાનનો છું ભગવાન મારા છે એ ભાવને ભૂલશો જીવ કોઈ સ્ત્રીનો થઈ શકે નહીં જીવ કોઈ પુરુષનો થઈ શકે નહીં જીવ તો ઈશ્વરનો અવસર છે ભગવાન નો વંશુ છુ ભગવાન મરણું વાસુદેવ ભગવતી ભક્તિયોગ પ્રયોજયતીના શું વૈયાગ્ય જ્ઞાન બ્રહ્મદર્શન પરામાત્મા નારાયણ કરો પ્રેમથી નારાયણની પૂજા કરો નારાયણ નારાયણ નારાયણ કીર્તનમાં તન્મય બન ધીરે ધીરે ઘરમાં સંયમ વધાર્યો ઘરમાં ભક્તિ વધાર્યો તમને એક દિવસ એક દિવસ ઘરમાં જ ભગવાનના દર્શન થશે જેને ભગવાનના દર્શન થયા છે એનું જીવન કઈ દિવ્ય બને છે એને સંસારનું બધું સુખ તુચ્છ લાગે જનયથી આશુ વૈરાગ્યમ જ્ઞાનમ ય બ્રહ્મ દર્શનમ જેને ભગવાનનો આનંદ મળ્યો છે એ કોઈ દિવસે એવું બોલતો નથી કે મને ભગવાનના દર્શન થયા એવું બોલતો નથી મને ભગવાનના દર્શન થયા નથી એ ઘણા ભાગે મૌન રાખ્યું એ પ્રગટ કરતો નથી જીસને પાયા ઉષને છીપાયા જેને પરમાત્માનો અનુભવ થયો છે एक क्षण भगवान ने छोड़ते खोजा सकल जहां में पाया पता तेरा नहीं जब पता तेरा लगा अब पता मेरा नहीं एक भक्त भगवान ने कि घा वर्षो थरा पड़यो। तरा दर्शन थता न दर्शन थे पीछी हूं रो नहीं જેને પરમાત્માનો અનુભવ થાય છે એ ક્ષણ ભગવાનને છોડી શકતો નથી એને બ્રહ્મ દર્શન કે છે વેદોમાં જેને બ્રહ્મ કે છે યોગીઓ પરમાત્મા કે છે બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી શ્રી કૃષ્ણ શ્રી શિવ એક જ તત્વના નામ અને તિસ્ત યેતી પરમાત્મે ભગવાન શબ્દ પરમાત્માના પ્રધાન ચોવીસ અવતારો છે જે અવતારોની કથા સાંભળવાથી ધીરે ધીરે પ્રભુમાં પ્રેમ વધે છે ભગવાનમાં પ્રેમ વધે છે ત્યારે સંસાર સુખમાં અરૂચિ આપે છે જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ વધે પરમાત્મા શબ્દમાંથી જ ચોવીસ અવતારો નીકળે છે અ અક્ષર છે તે પાંચ ન છે ર અક્ષર છે તે બે ન છે પરમા જે અક્ષર છે તે સાડા ચાર જેવું છે અર્ધો જે ત છે તે આઠ જેવો છે અંતમાં પણ માં આવે છે સાડા જેવો છે બધાનો સરવાળો કરો તો બરાબર ચોવીસ ની સંખ્યા થાય પરમાત્માના પ્રધાન ચોવીસ અવતારો છે જે અવતારોની કથા ભાગવતમાં વર્ણન કરી છે જે કથા સુખદેવજીએ પરીક્ષિત રાજાને ગંગા કિનારે સંભળાવી હું ત્યાં જ બેઠો હતો મેં સાંભળ્યું નથી નજરે જોયું પરીક્ષિત મહારાજ ભગવાનના ધામમાં કથામાં કેવી શક્તિ છે સુખદેવજી મહારાજ શ્રીકૃષ્ણ દર્શન કરતા કરતા બોલતા